આવો આવો મારા વાલકુડાવાદમાં બેઠા બેઠા મૈત્રી વાર્તા સાંભળે છે આવો આવો નચિકેતા દેવી મૈત્રી બેન સાંભળો સાંભળો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનું છું ભાઈ પ્રભુલાલ દોશી ની આ વાર્તા છે જંગલમાં રહેતા હતા માંસાહારી પ્રાણીઓ હોય તે માંસ ખાઈ ને જીવતા અને વનસ્પતિ નો આહાર કરનારા પ્રાણીઓ વનસ્પતિ ખાનારા પ્રાણીઓ વનસ્પતિ ઉપર જીવતા એટલે શાકાહારી હતા એક વખત જંગલના એક ભાગમાં તો આગ ઓલવતા આવડે નહીં એટલે સૌ પોતાનો જીવ બચાવવા માટે આગ દૂર દૂર ભાગી છૂટ્યા દાવાનળથી પણ ઊંટને જંગલ પ્રત્યે ઘણી મમતાઓ એને એનું જંગલ બહુ ગમે પોતે જ્યાં રહેતું હતું ત્યાંથી દૂર એટલે એ તો આગની જ્વાળાઓથી થોડેક દૂર જઈને ત્યાં ઉભું રહી જતું પોતાનું જ્યાં ઘર હતું તેને તે છોડવા માંગતું નતું હવે બનવું એવું કે એકાદ દિવસ આ દાવાનળ સળગ્યા પછી જોરદાર વરસાદ વરસ્યો જંગલમાં પોતાના રહેઠાણે આવી ગયા હવે ઊંટનું રહેઠાણ જંગલની બરાબર મધ્યમાં વચ્ચેના ગીચ જાડીમાં હતું આ બધી ગીચ જાડી દાવાનળમાં સળગી ગઈ અને ત્યાં ઉજ્જળ જમીન બની ગયો ત્યાં કશું ઉગે એવું રહ્યું જ નહીં ભાઈ આ તમારું રહેઠાણ તો આગની જ્વાળાઓમાં સળગીને સાવ નકામું અને ઉજળ થઈ ગયું છે હવે ત્યાં બીજું કશું ઉગી શકે તેવું રહ્યું નથી માટે ઊટભાઈ તમે બીજે રહેઠાણ શોધી લો બીજે તમારું ઘર શોધી લોટ કે ના મારા ઘાસ બધું ખાઈ ને એને કેવી રીતે હું હવે છોડી શકું એ બધું ખાઈ ને તો હું જીવ્યો છું માટે એ જમીન ને હું ના છોડું તો તમે ખાશો શું તમે લીમડા નીચે રહીને લીમડો સામો પ્રશ્ન પૂછો અમે તો જે ખાતા હતા તે જ આહાર ખાવાના તે જ ખાવાનું ખાવાના અને જો તે આહાર નહી મળે એ ખાવાનું નહીં મળે તો અમે જ્યાં તે આહાર મળતો હશે ત્યાં જવાના પણ અહીંયા નહી રહ્યા બીજો આહાર લઈએ તો માંદા પડાય મરી જવાય બીજા પ્રાણીઓ કહ્યું ઊંટ તો વિચારમાં પડી ગયું તમે પણ હવે બીજા સ્થળે જ્યાં લીમડા છે ઊટ ભાઈ ત્યાં પહોંચી જાવ थी। ना, ए थी नहीं मारू पोशन आ जमीन ने छोड़ी नही भले मारू ग ऊटे कहू अढ़ा था ऊट भाई જન્મભૂમિ તરફ ના તારા પ્રેમ અને લાગણી જાણીને હું ખુબ જ પ્રસન્ન થઈ છું તું જ્યાં જન્મ્યું તું જ્યાં જન્મો ત્યાં તને પ્રેમ છે वेरा तू आनंद रही सकते रणमा आनंद रही सकते हूटभा वनस्पति खाय बीजा प्राणी मरी ईर्षा कर લાગે તે દિવસથી ઊંટભાઈ જંગલમાં અને રણમાં આનંદ રહે છે ઓ ભાઈ અને આકડાના ઝાડ સિવાય આંકડાના છોડ સિવાય ગમે તે વનસ્પતિનો આહાર કરે છે બાવળ ખાય લીમડા ખાય નાની મોટી વનસ્પતિ ખાય પણ આંકડો નો ખાય ખોરાક છે કે ઊંટ છાંડે આકડો બાકી બધું ખાય તો ભાઈ મૈત્રી બહેન નથી કેતા દેવી તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને तो आता पेरा भाईबन बेनपणियों ने केजो हो निशाड़ जाइने चलो आज आती काज वर्ता कही शो भाई आज